પોતે પોતા મે મારો અહંકાર બી ગયો છે મારી બુ ખરાબ છે એ જાણે દાદા કઈક તું કોણ છે હું ચંદુલત પછી અહંકાર થયું ચંદુલાસ અહંકાર એક બાજુ નથી પ્રકાશ પડતી નથી એમ પહેલું નથી કઈ રીતે કોણ આવી